ભાઈ આવી પડે છે ઉપાધિ માર ગયું આમ કરવા તો પણ કહેશે મનમાં કે નૌકાર મંત્ર તો બોલીશું પણ આ પેલું રહી ગયું એનું શું થશે છોડી પડ્યા ત્યાં થયો એટલે જવાનો થયું સારો છોડી પડ્યા તમને કીધું તું ને એટલે અગ્નિ હોય એમાં જ હતું આવું બધું બંગલો બાંધવાનો થઈ રહ્યો પછી થયું નહીં છોકરા ને ભેગું ભેગું રહેવાનું જુદું જુદું ઘર કરી નહીં ઉપાધિ કર્યા ને પછી જીવ ભટક ભટક કર્યા વિચારો વિચારો બધું બંધ થઈ જાય ઉપાધિ આવી પડે બંધ થઈ જાય વારલ વખતે બધું ઉપાધિ કર્યું ને બધું બિલકુલ બંધ થઈને પોતાની ગુફામાં કહી ગુફામાં જ્ઞાન હાજર રહે છેલ્લી વખતે એમાં તો મેગ છે નહિ ને આ જ્ઞાન જ એવું છે કે તે વખતે અવશ્ય થાય ચાર કલાક પેલા આગોપાસ થયું હોય તે વખતે કઈક સરવાનું જ્ઞાન વિધાન થયા ને આ વેગ જાય પછી તત્કાળ બીજા ક્ષેત્ર જાય કે ટાઈમ લાગે વે જાય જીવ છૂટી જાય દેવ જાય જે જીવ જાય છૂટી જાય પછી બીજા ક્ષેત્ર માં તાત્કાલિક જ જાય કે પાછો વચમાં ક્યાંય સમય લાગે બધું તાત્કાલિક જવાનું હોય ને કોઈ હિસાબ હોય બાકી રહી ગયા હોય કોઈ તો અહીંયા ભોગવું લઈને જાય જેમ છતાં શિયા રાજા નું થયો ને તમને તો એ જવું પડે પછી ભલે તીર્થંકર થવાના પણ નર્ગમાં થવું મળ્યા તો જવું પડે એવું કઈ હિસાબ બંધ પેલા બધાને બંધે જાય ને કોક ને બંધે જાય ત્યારે તળાવ ફાટી પડે એ કેવાય નઈ એટલે જ ભગવાન કે છે કે જે તમે છ તે માનો ને તમે આ નથી તેને શું કા માન આપશો નહી તો નથી એ તો ફાટી જશે બે દરણ થાય રોજ ભાવ મરણ થયા કરે ક્ષણે ક્ષણે ભાવ મરણ અને પછી મરણ થઈ જાય રોજે મરણ મરણ નો પાણી રોજ ક્ષણે ક્ષણે ભાવ મરણ પુસ્તકો હતા તેમને હોઉં કારણ કે શાંતિલાલથી જાય નઈ ને એ જ્ઞાન પલટાય નઈ ને ત્યાં કર્યું પાડોશી જેવું થઈ ગયું સાહેબ પાડોશી ના તમને ખબર કે ખબર શું નથી નઈ